હું ટોપ નથી આ ટોપ છે એ ટોપ છે હું ટોપ નથી તું ટોપ પૂછીશ પુરુષાર્થ આપે કહ્યું બાકીનું બધું જાગૃતિ કીધી આપણે સાચી વસ્તુ આપડી ભૂલ થાય સ્વીકારી લેવી આપડે જાગૃતિ કીધી ને સાચી વસ્તુ ભલે તમે સિમેન્ટ ઓછો નાખ્યો ઓછો નાખ્યો એ પ્રાય ના ર સિમેન્ટ લોખંડ લોખંડ લોહી બંને મારા કાઢી બધું નહી કાઢી કંટાળી પછી એકાવન બંધ કરી એકાવન ચોરી લોકો મોટ મોટા મોટા લોકો ચોરી કરતા છે ને કરતા આ ચોરો નથી કરતા એટલી ચોરી મોટા લોકો કરે જે પકડાય નઈ કાયદેસર કાયદામાં ના આવે પેલા કાયદામાં આવે બીજું કઈ પૂછે પૂછે ને દુનિયા કોને બનાવી છે લાગે છે ને દુનિયા તો કોઈ બનાવી નથી આપણે જાતે જ દુનિયા તો કોઈએ બનાવી નથી આપણે જાતે જ એજ્યુબિલી એનર્જી કે કટરેક કોણે બનાવી એક જ્યુબિલી એનર્જી કોણે બનાવી સૌ પોતપોતાની રીતે ચલાવે સૌ પોતપોતાની રીતે ચલાવે ની વાર્લ્ડ ઇસ ઇટસેલ્ફ ઇટસેલ્ફ બજન્ટલી ગોડ હેઝ નોટ સો જલ્દી સો લેટ ઓલ છ મહિના આ સાયન્ટિફિક શુક્રવાર શુક્રવાર સુધી કોઈ લે ન સાધુ શિષ્ય બધા સાચારીઓ દિનેશ કરી ગયા કરી ગયા बहुत लोगों दर्शन करवाया है, तो है? जीवन नहीं तो ना हेतु पर जीवन से कहते दीपक ના બસ રોજ શું કરો છો બપોર सवारे उठिने सर्विस पर जावनो बप्पर आवे रे सुई जावनो आराम बप्पर घर उठो से पोते के उठा रे कोई मदर उठा रे मदर उठाडे हैं मदर ने कोला उठाए ना या तो हु हम तो मदर जा रहे हो कि जा तो हैं इधर कोई दड़ उंग ना आई है बने नहीं बने कोई द તમારા નઈ ને તમારા તાપામાં જ નથી ને થઈ ભર્યા છું ઊંઘવાની તમારા હાથમાં સત્તા છે તમને સત્તા ખરી ગોળીઓ ઊંઘની ગોળીઓ લઈએ તો ઊંઘ આવી જાય ખોઈ ગઈ તો જન્્યો નથી જેને સંદાસવાની શક્તિ હોય એ બધા ડોક્ટરો ભેગા કરીને વાર બધા કહી દીધું એમ નથી આવશે અટકશે તારે ખબર પડશે હેલ્પ લા નહીં પડે હું આથી કુદરત ચલાવતી સરળ નથી આ વિગત માં જે તું કરી રહ્યો છું કરી બીજી શક્તિ કરી રહી તું કઉ છું શું કરું છું એટલું જ છે જાણવામાં આવશે ત્યારે આ દુનિયાનો તમે કોણ છો કેવી ચાલે છે આ બીજી બધી શક્તિ કારણ કે કોઈ પણ શક્તિ મનુષ્ય નથી આમ લાગે હવે જીવન શું છે કે આપડે જીએ છીએ મનુષ્ય જીવન મોટામાં મોટું છે શું છે મનુષ્ય જીવન ક્યાં હિન્દુસ્તાન સ્વતંત્ર થઈ શકું સ્વતંત્ર બિલકુલ સ્વતંત્ર ભગવાન ઉપરી ના રે એવા સ્વતંત્ર થઈ શકો સ્વતંત્ર સારું કે આવું પર સ્વતંત્રમવા દે ને શું કે ના કે એટલે જીવન જીવવાનું સ્વતંત્ર થવા માટે જો હું સ્વતંત્ર થઈ બેઠો છું ભગવાન થી પણ સ્વતંત્ર થઈ બેઠો છું સ્વતંત્ર થઈને શું કરવાનું સ્વતંત્ર થઈ પછી કરવાનું શું કરવાનું હા જે કરું છે માર ખાયા છે અને પેલો હા ફરજ અને તાર્યા કરે માર ખયા આરામ થી વેર થી અને પછી ભટકવાનું બંધ થઈ ગયું પારકા લોકો માટે કસે લાઈફ ના ભાવ આગળ બી હોય છે પોતે બળે છે તે ફાયદો પણ કરે છે બળે અને સંતોષ ને આ બધું અગરબત્તી બીજા ના માટે સજીવ હોય તો કરવાનું છૂટ છે હું પોતાના હાર કરું છું પણ પારકાશ સાચી છે તને કેમ લાગે કેટલા ટકા મનુષ્ય છું મનુષ્ય બોડી આ તો મરી ગયા પછી મનુષ્ય જ કેસ ના કેવાય આ જુદો હોય માય થી આઈ જુદો જ હોય કાયમ જુદો નહિ હોય તને લાગે છે આ ભાઈ થી આઈ જુદો તે દીપક તો લોકો નામ પાડ્યું ત્યાં સાતું રંગ બેસી ગઈ બીમારી અમે નાના હતા ત્યારે બોવ નાના છોકરાઓ ધર્મ કરતા નાના છોકરાઓ ધર્મ ની ભાવના વધી છે ધર્મ હતો જ નહિ સારી દોર હતા નઈ ધમ તો અત્યારે શરૂ થાય અત્યારે ધર્મ ચાલુ થયો પરિણામ દોર ના આવશે આ લોકો પોતાના શ્વાસ બઉ સારા છે ચોવી ખબર પડશે વિચાર બધા આવ્યો એ નવું શું પેલો પ્રશ્ન હુમલા નો હોય પેલો જોતા આપડો ચોખ્ખો વૈજ્ઞાનિક પુરાવા સાથે જેનું જે હોય માર્ક સ્વાભાવ છે એક પુરુષાર્થ કરીએ છીએ એ જ પુરુષાર્થ કરીએ છીએ જેટલા પેલા વડે આવશે દરેક ધાઉન જેથી બધા લોકો તમને ધડી પાં મારે એને મત આપવાનું છે ઘર નું આપવાનું નથી લોકો ની ગેલી લાઈન આપવાનું તમારે નહીં વાત કરી આત્મા નો ફક્ત બીજું કોણ કરો પરીક્ષા ગમે એટલું કામ કરે છે આત્મા જ્ઞાન દર્શન આ ચાર માંથી કોઈ પાયો બહાર બીજો નથી દગા નહીં તમે તે કરે પીલવા ના પીલી નાખે છે તમારવાજિયા નઈ કેવો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક નહી હા બિલકુલ કવિમાં નીવડ્યો નીવડે કામ માં પરીક્ષા કરનાર દાદા ની પાસે ગયો છે મને પરવા નથી કારણ કે પોતે ગયા આ મોક્ષ નો માર્ગ છે હૃદય કે પેલા શું કહે છે ડ્રાઈવર ને પૂછવા બે બેન સમજ પણ વિતરાઈ ગયે નોંધ ના કરે એમ નિત કરે નોંધ ન કરે અને વિતરાગ થઈ ગયો એમાં ફરક તો ખરો કારણ કે નોંધ ના કરે તો વિતરાગ ના થાય આપડે માલુમ ભાઈ થઈ ગયો લાગે મોટા મોટા ની કઈ થાય કે નો દેખી ના રહી છે બીજું બધું રે નોંધ ને પૂજગલ જોડે નોંધગલ જ મારે દસ પંદર બોલવું જ પડે તે સત્તા પૂજગલ ની હોય પોતાની સત્તા નો બિલકુલ કારણ કેવા કરે અભિપ્રાય અભિપ્રાય થી મન ઉભો થાય નોંધો સર હતો તે આપડે નોંધ લીધા પછી આપીએ નોંધ લીધો ને સારો ખોટો નોંધી એ મોટા મોટો ગુનો અભિપ્રાય નીકળાય છે નોંધ નો ભૂલો પડ્યો એ પાછો આવે નહી દાખલો આપો એક કરો છો થોડું બે શબ્દ એવા બોલ્યા ના ગમે બોલ્યા એટલે આપડે નોંધ લઈએ માણસ માણસ ક્યાંથી ભેગો થયો અરુચિ નોંધ લે અને અરુચિ મોક્ષ નું કારણ છે ત્યારે નોંધ લે નોંધ ના લે તો અરુચિ થાય અરુચિ કરાવડા આપણને નોંધે મોક્ષ થાય તમને કેમ લાગે વિચારતો દાદા હવે અભિપ્રાય જેમ છે કોઈ બી જાત ના ખરાબ ભાવ કઈ દ્રષ્ટિ થી ક્યાં દ્રષ્ટિ ક્યાં છે મારી પાસે દ્રષ્ટિ નથી યથા દ્રષ્ટિ અભિભાઈ આપી ગયો છે ના ગમતું પણ સારા નર્શા નું ડિસ્ક્રિમિનેશન હોય તો એવું થાય રહે આપડે ચા ના દી હોય તો અધિક્ર ચા બરોબર કાય નથી કરનાર માણસ કેવા ગયો પણ એને વગેરે ચા નું વગાડું કરે પછી બંધે જાય ને બંધ કરી દીધી ઓછું લપડું હોય સારું દરેક વસ્તુ લપરા હોય તો હું ના નહિ લફણા નો સવાલ અમે રાખતા અમે તો આ પછી આ ન જાય લખડો તમે ખાવા પીવો ભાઈ નતોદી બનાવીને પીધી હા તમારે રાતપુર એનો વધે નહીં ખાધો પીજો આપણું વિજ્ઞાન બીજું વધે નહિ નોંધારી બઉ છે જાગૃતિ પછી જાગૃતિ ઉપર જાગીને ઉભું જાગૃતિ જાગૃતિ લાવવામાં નોંધ ના રાખવાનું એવી જો પણ એ પોતે કરે ને નઈ તો અમારું જોઈ ને કરાયું બધું દેખાતું નથી બોલું જેવા નથી માનતો શુદ્ધાત્મા નિર્દોષ બાકી નિર્દોષ આંતરિક શુદ્ધાત્મા મોડે બોલી ના થાય વાત જ સમજવાની વધારે નુકસાન કરતો હા નક તો ખાસ એ કીધું આપડી રાખે રાખે ચોકરી પપ્પાજી આમ કઈ ગયા પછી બોલી ને પોતાનો રૂપક મળે એનો અભિપ્રાય પછી આ પ્રશ્નો ને વધારે સમજવું છે અભિપ્રાય નોંધ ના થાય અભિપ્રાય આપે પણ નોંધ લો તો બંને બંને બનાવનાર ગુનેગાર કરે શું કરું એટલે કઈ રીતની નોંધ લેવાય નથી કઢી ખારી નથી એવો કઈ અભિપ્રાય રહ્યો પછી આ કઢી ખારી છે અને આ કઢી ખારી નથી એક અભિપ્રાય તો પછી ખારી છે તો એમાં શું શું કરે આ કહી ગયો આમ કહી ગયો બધી પ્રકાર એ તો પરિણામ થયું દાદા હોટેલ માં ગયા હતા હું કરું બઉ જોખમ છે આ નોંધ નું ચાલુ નોંધ નું ચો થી વખત મોટી વાતો ચાલે ચાલો કઈ તારીખેલું તેલ ની એની નોંધ કેવી રીતે અભિપ્રાય તો કરો એ સમજો કેવું છે કે જેથી એટલે કરતા જાય છે ત્યારે અભિપ્રાય વસ્તુ જુએ શ્રી ડાક્ટર ગમે થોડું ઘણું સમજ નાઇન્ટી પર્સન્ટ સમજ બઉ નાઇન્ટી એ વિસ્તારના જૈનો ના આગેવાન કેવાય એ બધો વિસ્તાર જોયા નહી કરવાનું આપણે એને કેવાનું કે તારે એટલે જરા વહેલો ઉઠું ને તું જોડી દોડે ચા પીતાનારાયણ આવડું આવે અને આવે તો સમજવાની <laughs> <laughs> રાતે પૂછા તને કેટલો લાગે જે દસ ટકા Thank you. હા પ્રયાસ પુરસાદ જે છે ને આગળ પ્રયાસ પુરસ્ક પ્રયાસ છે મંદિર માં ગયા પુરસા માર્કેટ માં ગયા આપડી દુકાન શોધ કરેગા કેવું ચમ પાછા મંદિર માં ગઈ અને દુકાન યાદ રહે છે અને ભગવાન યાદ રહે છે જેટલી જાગૃતિ જાગૃતિ પ્રમાણમાં એ પોતે ભાવ પોતાના કેરે ત્રણ જગ્યા મનનો વિચાર કરી પરિસ્થિતિ બદલી જશે આ લોકો ગુસ્સો થઈ જાય છે રડ્યાંકતા રડે જડે શું છે પંચાવન માં રડે રડ્યાંક પંચાવન રડે હું આપણે કીધું મળતું તો કોઈ છે નહીં અને આપડે તો વિજ્ઞાન માં એવું બતાવ્યું કેવું છે છોકરા ને રમકરમ આપડે કઈ બીજું લાયો બાબુ મરી જાય ને તો આપડે બીજો ઉપાય કરવો પડે એવું ના કરાય માહિતગે ના ખરીદ કશું મરતું જ નથી જ્ઞાની ની પાસે ને આ કાલે આંખે આંખે એટલે કે રીઅલ છે એટલે જે ભ્રાંતિ થઈને નીકળે રિલેટિવ વાસ્તવિક કઈક વાસ્તવિકતા છે નિરાશી વાસ્તવિકતા કે વિનાશ નિરાશી સત્ય છે કે વિનાશિક હવે બરાબર ભ્રાંતિ અને કેનડિયા મિત્ર મને લાગે છે કે સચ્ય છે ભાઈ કઈ ગયો પછી આવડો બડો કાગળ આવ્યો તમે શું છે તમે અમની ફરિયાદ કરો ને હું અમને ના કરું તમને પગલે થી આવ્યો ફરિયાદ કરનાર ને અવશ્ય પકડવા કરોડો એની દ્રષ્ટિ થયેલી મને દેખાય તમારા રે મદદ થઈ કે માટલો એટલે કે કે તરત જ ગતિ વધે બીજા દિવસ સુધીમાં દે તમારો બરોબર બરોબર એટલે કે બરોબર એ હું કહાનો બરોબર કોઈ નહીં તો જો આ કહું ને કે મત વાસ્તવ આવી સમયથી કોઈ ઘરે ઘરે મેં આવતા કરીએ તો એ ઠાકલ કરી નશ જીરે છે બીજા ને બ્લેમ કરવાની નરાશ માં આ કાળમાં શીર કરે છે એજ પોતાનું પોતાનું નરાશ નથી બંગાળી વાગ ની બોલિંગ કરે ને બાર ભૂત ને ધનફી લાય તમારે વડે જેવું કોઈ નથી તમને કોઈ વડે તમારે